संस्थापक धर्म तालीस न गुरुवार तारीख तेविश आठ सौ पंचासी घर अंत्य प्रकरण એ જુનાગઢ માં વક્તા તરીકે ગાડી લેવાય એની ઉપર બેસીને જ વાંચાય વાંચે તું ક્યાં કહી જુ વાંચતા આવડતું નથી ને તો એ તો પેલું એવું હોય ને કે એમ કરતા કરતા શીખાય કે ભલે બધા ધકે પણ મૂકે નહી તમે ને બીજા નવવા જ્યો બીજા વળી બીજ દળ વહેલા આવી ગયા પાસે ખુબ અપમાન થાય ને કોઈ દી નોખી જાય ઉલટા એમ કે પણ આ બધું હરકું ના આવે પછી એક વખતે કોનું પુસ્તક લઈને હમતાડી દીધું હતું તો ઓછી ને પણ તેની પ્રીતિઓ હતી એટલે હમતાડી દીધું આવી ના ખોલે સાધુ બેઠેલા એ જાણે કે પુસ્તક પછી હા ગુણાત્તા સ્વામી છતાં ની વાત સ્વામી એ કહ્યું એલા સાધુ રામ આ કદાઇ ના પડે કે તન દુખે ન થાય દુખાનું થાય આમાં મારું કલ્યાણ હોય છે મજૂરી કરતા હોય કોક ના ખેતર જાય કામ કરવા ન આવડે તો આગળ તો મારી લેતા ખરું તોય બિંદાડી બોલાવો ગાય મારી ખેતર તરત દોડી જાય બોલાવે એટલે રાજી થાય મેલ મા એ નથી કરવા દેતું નથી કરવા એ આખી પુરુષ કરી નતા સંતાડી દીધું એ કઈ નઈ કે લઈને બે ગયા આપડા ગુરુ ની વાત છે સાંભળી જાય ધર્મ સુદા સ્વામી પુરાણી સ્વામી જવું પણ સંત એવા હતા બેઠા સિંહ દોઢક પાઠ ધૂરો હતો પુરાણી સ્વામી ને કયું સ્વામી આ નિમ છે પૂરા કરીને વહી જવું બે જ છેલો પાઠ ચાલે સ્વામી એવું સંતાડી દીધું હાથું જ ન આવે પણ પાછું એને એવું હતું હોય પતિ હોય તો વાંચી આવે બીજી આવે તો વાંચી ન શકે એટલે પુરાણી હોય ત્યારે બાજુ કઈ મળે નઈ છેવટ માં એક દિવસ મારા ફેરભાઈ ઠાકોર જે આવે એ મારા ઉભા ઉભા ત્યાં પુરાણીમ સ્વામી નીકળ્યા પુરાણી ને કે મારી મારો ચોપડો આતો નથી તમે સ્વામી હવે નથી ખોળવો માળા ભજન કરો વાચી મારે આ લોક માં રહેવું નથી મારે તો મારા જ પાસે ધામમાં જવું પછી સ્વામી ની દયા આવી પુસ્તક આજે આવી ગયો વાંચી લીધું ને ગયા મેો કેવા હોય નક્ કરી દો ૃષ્ણા શ્રી પૂર્ણ પુરુષો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સમત ના ભાદ્રવા સુધી નવમી દિવસ स्वामी श्री सहजानंद जी महाराजा धारण कर पुष्प नजमान मुखार विद मुनिमंडल समस्त तथा देश देश हरिभक्त सभा बनाई ने बैठी પછી શ્રીજી મહારાજે ગોપાલની પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી સ્વામી ને પ્રશ્ન પૂછ્યો છે ભગવાનજી એ ભક્તિ છે તેને કરી ને જીવન ભગવાન કરે છે અને અક્ષરધામ ને પામે છે અને જે ધર્મ છે તેને કરીને તો દેવલોક થાય છે બરાબર બોલો બરાબર ધર્મ વાળા ન થવું હજી આ તમે એમને ગરબડ ગોટા વાળો નક્કી નથી લેખક છો ભાગોધ નથી ભગવાન ની જે ભક્તિ છે તેને કરીને જીવ ભગવાન ની માયા ને તરે છે અને અક્ષરધામ પામે છે અને જે ધર્મ છે તેને કરીને તો દેવલોક ની પ્રાપ્તિ થાય છે અને તે પુણ્ય અંતે પાછો દેવલોક તે જીવ પડી જાય છે અને ભગવાન જે અવતાર થાય છે તે તો જયારે જયારે ધર્મ ની થાય છે ત્યારે ત્યારે તે ધર્મ સ્થાપન કરવા અર્થે થાય છે પણ ભક્તિના સ્થાપન ને અર્થે થતા નથી અને જે પ્રાપ્તિ ભક્તિ વચ્ચે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી જણાતી માટે ભક્તિ ધર્મ માં મોટા એ પ્રશ્ન છે પ્રશ્ન આમ જેનું જોયો એ દેખાય આવે તરત આમ જનુ ના જાય जो जाए। नहीं हम गोपालानंद सुकमुनि ए गोपाल स्वामी प्रश्न पूछो जी भगवानी भक्ति है जीव भगवान नी तरे छे, अक्षरधाम पा માયા તરે નક્કી ધર્મ છે એને કરીને તો દેવલોક ની પ્રાપ્તિ થાય છે ગમે એવો ધર્મ વાળો હોય એને પ્રાપ્તિ છે દેવલોકલોક દેવલોક એટલે શું કેવાય દેવલોક દેવલોકાયબ થાય પાછો પાછો પડે એટલે દેવલો કેવો છે એ તો ભારત માં કય મહાભારતમાં તરુણ તન વેસા વાળો દેવો નો અખાડો વેશાવાળે બધું કુંડ્યું છે ને ધર્મ થી મળે છે ન કરાયો એ જગત કેમ સમજે આ ડાયા ડાયા સમજતા હશે બધા પાછું ગીતા વાંચે ગીતા માં જ આવે તો એનું કઈ નઈ એક જાને કેવી એની ઉપર લખી આયુ માં ના ગુણો બધા લખી લખતા લખતા ઘણા લીખ્યા યાદ આવી છું કે મારું આજ કોઈ ને એની માને દીકરો જ વાજણી કે બરાબર બંધ ને એટલે માના વિષય માં લખ્યું માં વાંજણી હોય એટલે બરાબર ને આ વચનાવ્રત તો અસાધારણ વચનાવ્રત છે એકવીશ નું શ્રીજી મહારાજે બઉ સાદી ભાષામાં આપણને સમજાય આવડા લાડવા ખાયણ થાય એ કોણ સમજે શકે ન સમજે શકે શાસ્ત્ર કહે આમ આ છે સાધુ કઈ ન રાખે લુચિત કેશ અજામત ન કરાવે અને ખેંચી લેમો વાળા તો કે તમને એ કરે કલ્યાણ ન થાય ખાય તો કલ્યાણ નો તપ કરે જોડાણ ભગવાન કલ્યાણ નથી કલ્યાણમાં રાખવો પડે ને જ્યાદાશ્રમ માંય રાખવો પડે જો એ સંબંધ તૂટવાનો તો પછી ધર્મે કરીને કલ્યાણ નથી ધર્મ સંબંધ નથી કલ્યાણ ધર્મ છે ભક્તિ છે એ જોડવું છે કલ્યાણ ભગવાન નો ને ધર્મ નો બે નો સંબંધ જોઈ જો ભગવાન સંબંધ તૂટ્યો તો કલ્યાણ નથી આ તો ગોપાળાન સ્વામી થી ઉત્તર નો થયો લક્ષ્મીનાયણ ને પૂછીનતા કોઈ ધ્યાન દેતું નથી આવા મરમાળ બે શબ્દો છે ને મારી લગભગ એકવી બાવીસ વર્ષની ઉંમર હતી તે બી મુજા યાદ છે મુંબઈ થી મહેમાનો આવેલા હતી એમાં શંકરભાઈ જોરાભાઈ સોલિસિટર મોટા હતા મુંબઈ માં રોડ ઉપર રહેતા ત્યાં આવેલા દર્શન અને સ્વામી એવા ખુશામ આવો આવો આવો આવો એવું સામાન્ય આવું કારક સ્વામી ભાઈ મુંબઈ રહી બહુ હાર સ્વામી મોટા સોલિસિટર હશે હરિભગત છે અને મોટા સોલિસિટર હાર હું લ્યો કરો વાતો વાંચવાનું કઈ નઈ લ્યો અને હું તે હાલ નાનો ગણો સ્વામી કે સ્વામી ને વૃદ્ધા વસ્તા પૂરું સમજાણું ને આ તો મેં તો માથું પછી થોડીક વાત કરી પેલી વહેલી ઘરે લીધા હોય મોટા મોટા બેઠા હોય મેં પણ આ વચન માં આવ્યું એટલે સ્વામી ખીયા એટલે મને આવી પહોળવો પડશે અને સ્વામી પછી આ વાત આ વચન અમૃત ઉભર સ્વામી આમ બેઠા થઈ ગયા ઠેઠ છેડે આવી જેવા તમે છો દાન કરવાનો પોરખ ચડે હજવાનો પોરખ કે નડે પૈસા દીધા હોય કોઈક આગ્રહ વધારે કરે હાલો પાંચ હજાર વધારે હાલો ધર્મ નું કામ છે સમજણ હવે કરી લીધી થયું કેમજણ માં નો હવે દાન માં થયું કારણ કે સ્થુલ વસ્તુ છે એટલે સ્થુલ માં હું કરે મગજ મારી ન કરે ભગવાન એવો પીછો ગોપાલ સ્વામી સુખ મુનિ એ ભક્તિ માટે તો ભગવાન અવતાર લેતા નથી એ તો યદા યદા એ ધર્મ સેલા ને માટે આવે છે હવે કલ્યાણ ભક્તિ માં ધર્મ માં અને પાછું ધર્મ સ્થાપન ને માટે ભગવાન આવે ભગવાન જેની માટે આવતા હોય એ તો બઉ અસાધારણ હોય તો આવે પટ્ટાવાળા જે કામ કરોડીને જતો હશે ત્યાં પટ્ટા વાળાનું કામ કરવા તે ધર્મ સ્થાપન તો પટ્ટાવાળાનું કામ થયું એમાં ભગવાન દોડીને જવું હા ધર્મ માં મોટે નથી તો પછી ભગવાન અવતાર લઈએ છે ત્યારે હવે ધર્મ માં ભક્તિ કરતા એની ઉપર લઈ જાય પછી કે છે કે એને એકાંતિક ધર્મ કેવો એને ભાગવત ધર્મ કેવાય એના સ્થાપન ને અર્થે ભગવાન આવે આ વર્ણાશ્રમ ધર્મ નહીં એ ગમે એવો ભૂચે રહેતો હોય તપ કરતો હોય ફલાણો કરતો હોય પણ આ ધર્મ છે એમાંથી હંજે એવડ કોક જાણે બધા જાણતા હશે આજે સત્સંગી જ જાણતા નહીં હોય જગતના જીવ ને તો ખબર જ ક્યાં હશે ભાઈ એ ન ખબર બોલ ભગવાન ના સંબંધે સહિત જે ધર્મ છે એ તો નારિક ધ્રુવ પ્રહલાદ અમરિચ શ્રી કૃષ્ણ ભગવાન બલભદ્ર બધા એની બેન હક પણ કરવું કે ભગવાન બેન નું ભગવાને જાણ્યું કે ભગવાન અર્જુન ને બોલાવ્યા ભગવાને ખાનગી મસલક કરી લીધી કે જો અમે આ મુર્ત લેશું અને તું આવજે પાછી બાબર ઉપાડીને અર્જુન ઉપાડી ગયો પણ એ બધાના હરણ થયા લગ્ન લઈ ગયા ખરું આ ભગવાન કામ કરતા હશે એનો વિચાર કરવો પડે ને કઈ આ માય ઘટે જ્યાં ભગવાન ની ઈચ્છા ત્યાં જ ભક્તિ આવીને ઉભી રહી જાય પણ કાયદા વિરુદ્ધ કઈક કરવું હોય તો અમુક સત્તા હોય તો એ રાજીવ ને હોય આ વચલા ને ના હોય કોઈ દી વચલા ને કોઈ દી ન હોય અને કાયદામાં રહીને કરાય કાયદા બાર કરવાનું કઈક હોય નહી તો અસાધારણ રહી શકે કલ્યાણ કરે બીજો કરવા જાય તો મરી જાય જો અને ગમે એવા ધર્મ ધર્મ ગુરુ હોય સાધુ સંત હોય અને કલ્યાણ નો થાય એ બોલવાથી સમજ નહી હો એ તમારા મગજમાં ઉતરે બોલવાથી ન કરે કૃષ્ણ કૃષ્ણ કર્યા કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરે બોલ્યો ન પોતાના દીકરાનો દીકરો વચનતા આવે જોવો બધાય પણ વૃત્તિ કેમ ખેંચાય બીજો ના તેડે એનો દાદો તરત ઉભો થયો રમાડવા લઈ જાય કથા ય પડી રહી કથા ને કથા સાંભળવા આવ્યો હોય તો કથા પડી રહી અને ઉલન રમાડવા ઉમે સુખજી ધ્રુવ પ્રહલાદ અમ્બરીશ એ આદિ જે ભક્તજન એનો છે અને એ ધર્મ ને જ ભાગવત ધર્મ કહે છે એ ધર્મ ને જ ભાગવત ધર્મ કહે તથા એકાંત ધર્મ કહે છે અને તે ધર્મ અને ભક્તિ કેવળ વર્ણાશ્રમ ના ધર્મ છે એ તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે અતિશય જો તમે એવું કઈ નો ખાય નિરુષ ખાતો હોય તપ કરતો હોય જગત એની પ્રતિષ્ઠા વધારે જ ખર પણ અતિ ગમણ છે એને સમજવું એ ઘણું અઘરું છે આ જગત જે ડાયા માણસ હતો છેતરાય જ બેઠા જેવા કાલત મોકલી હતી ખબર ના કેટલા માણસ અને મોટા મોટા માણસો આ જગત આખા માં સમય કાઢેનત કરે પણ કણ વ્યા અને ઢોલસા રહ્યા હવે એને મિન્યા ખાંડ વા પેલા પણ આયા તો કરે તો પેલા નીકળી ગયા કઈ ન હોય આ તો જેને આત્માનું કલ્યાણ કરવું છે એની વાત છે ભાગવત ધર્મે કરીને તો જીવા જેતે તે ભગવાન ની માયા ધામને પામે છે એમાં બે શબ્દ આગવત ધર્મે કરીને ભગવાન ની માયા ને તરીને એટલે માયા ન કરાય એ અવાંતર અર્થ થયું જાય એનો હા જગત માં ધર્મ વાળા બઉ ગણાય આ બહુ ધર્મ વાળા છો આ બઉ સારા માણસ આ બહુ મન જો આપડે આવ્યા ઘડીયા એનો વાંધો પણ શું હારે હતો ભાગવત શાસ્ત્ર આખું ભાગવત નો રામાયણ નો જાણી એ તો બધા ડેકોરેશન બન થાય બસ એમાં પાઠ ભજવતા આવડો જાય તો એની કથા સરસ બરાબર પાઠ ભજવતા અને મારા દોડ વન જાય રામાયણ વંચાય કઈ ન હોય તો અવળા જ ના યુધવાનું ડેકોરેશન થવું જઈ અને બરાબર હરખું આવે ને તો એ બરાબર છે ક્યાંથી કાઢવામાં બોલો ભાગવત ધર્મે કરીને તો જીવ જેતે તે માયાને ની માયા ને તરીને પુરુષોત્તમ ના ધામ પામે છે માટે ભાગવત ધર્મ અને ભક્તિ એનું એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી છે એવી રીતે ભક્તિ અને ધર્મ સરખી મોટાઈ છે શું સમજો ભાગવત ધર્મ ભક્તિ ગૌરવ છે ઊંડા ઉતરે તમારી પાસે હું તો દાખલો એનો ઘણો આવડાવી નહીં અસાધારણ બોલો સબંધનો શું કહ્યું ભગવાન નો આજના સબંધ આજ્ઞા નો એટલે થઈ જ ઉઠાવે આ છોકરા દરિયે રમે દરિયે દરિયો કઈ નથી ને બો છે પણ એવડિયા એની ઓલી દોરિયા મીટે એમાં સમજનારો સમય છોકરો આટવું ના હોય કારણ કે એને સમજનાર સમજી જાય નિશાન પાડશે વાત કરી ન આવે એનો સંબંધ જોડવાનો એમાં આવડા તો મુશ્કેલી છે મોટા માણુસ લાગે છે ઘરમાં આલુ તો હશે ના છોકરા ગઈ ઘરમાં ભગવાને છોડ્યા એ આપડા ભાગ માંથી નીકળી ગયો મેળો પાછી જાય તો પણ એમાં મનધર્યું કરે પાછો પંગડા ફેરવવા માં ભાઈ ગયો ભક્તિ ને ધર્મ ને તરખી મોટાય છે કઈક તપ કરતો હોય કે કઈ કઈક દોરે બધા પવિત્ર બહુ પવિત્ર બહુ પવિત્ર હવે એને પવિત્રતા ની જ્યાં ખબર છે એની પાસે માફ પૈસા મળ્યા હોય અમલદાર મોટો હોય એટલે એને હવડાયો કઈ ને એટલે કોલસાના કાંટા જોખી પ્રમાણ કરાવવું હોય પણ ના સુખ સંકા હોય આ જગત માં એવું છે બધા દાંત આવે એવું બોલો એવા જે વર્ણાત્મ ના ધર્મ તે થકી અતિશય દુબળા છે અતિશય દુબળા અરે વર્ણાશ્રમ ના ધર્મ બહુ પાડે અને તેનું ફળ પણ નાશવંત છે અને અમારો પણ મત એ છે ભગવાન તથા ભગવાન એકાંતિક ભક્ત દેવી કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથી કરીએ તો દેખાતું હોય સાજુ થવા આવ્યો ત્યાંથી યાદી છે બધી થાય નઈ વખાણ કરાવવું હોય તો થાય બોલો અને અમને એમાં જણાય છે શિયાળો ઉનાળો ચોમાસ ત્રણેય સહન કરે છે ભાવ આવતા રાખે મુંડન ન કરાવે કલ્યાણ થાય અરે જતા તો વડલો રાખે જતા ધારે વડ વખકો સાધન થી કલ્યાણ સાધન શા માટે કલ્યાણ માટે નથી એ કે કોઈ પણ સાધન કલ્યાણ માટે નહીં સાધન થી તો નિયમન અને કામ ભગવાન આપણને રાજી બુદ્ધિ હારા છે પણ એમાં પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં એવું ગમતું નથી એવો અમારો સહજ સ્વભાવ છે તો પણ અમારે જેવું મનમાં રહી મનમાં રહીને નિર્બંધ રેવાય છે તેવું જ રેવાય છે એમાં કોઈ બે જણા વધારે સેવા કરતા હોય એને ઉપલબ્ધ દ્રષ્ટિએ જોવું જોઈએ અમારે જેવું વનમાં રહીએ તેવું જ રહેવાય છે અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસ માં નથી રહેતા ભગવાન માણસ ના ભેડા માં રહેતા હોય એ પોતાના સ્વાર્થ માટે નહીં પણ બીજા ના માટે જ્યાં જ્યાં માણસ ભેડા થાય એમાં કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાની માટે નથી દેવા કરતા હવે વિચાર કરો આપડે સમય આવ્યો સ્વાર્થા હોય તો સ્માર્થાતુ ભેડા કરે કે કોણ દેખ્રસ્ત બિચારા સમજે પ્રવૃતિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ અને ભગવાન જે ભક્ત હોય અને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી યે ખુબ આપણે જોવું જોઈએ અઘરું છે ને આ વસ્તુ સમજવી જ અઘરી આલું ઈ અઘરું છે પાછું બોલો અને અમે તો એમ જાણીએ છીએ ભગવાન ભક્તમાં ભક્ત માં જો કોઈક સ્વભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહીં અને એ દોષ જો પોતામાં હોય તો ભક્ત માં અવગુણ લેવો નહીં અને હરિભક્ત તો અવગુણ જયારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો અને બીજા અલ્પ દોષ હોય તે સારું ભગવાન ના અવગુણ લેવો નહીં અને ભગવાન ભક્ત હોય તેને વાદ વિવાદ કરી છે અને અમારી આગળ જે કોઈ ભગવાન ના ભક્ત બોલે એ તો અમને જીઠો જ ગમે નહીં અને જે ભગવાન ના અવગુણ લેતો હોય अवगुण ले तो अति दे संबंधी तो, देह तो सत्ता रही तथा भगवान, भगवान भक्त संघा हेत करुद्धि कर रहेज नहीं शा सत्संगीप वैकुंठ गोलोक ભગવાન ના પાર્સદ છે ભગવાન ના પાર્સદ છે તે જેવા જો આ સત્સંગી ના જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાન ના ભક્ત ના સમ છે પણ એને સુધારવાનો પ્રયત્ન કરવો આપણે જરાક શું થાય છે એ આવો એટલે પોતાને સુધર માં જ સુધારવા માંગીએ તો આખી વાતમાં ફરી દેવાય આ ગ્રસ્ત ને મુશ્કેલી આપણે કઈ નુકશાની આમાં કોઈ આપણે દિવાળું આવે એમ હોય તો વેપાર ધંધા રોજગાર ખાવું પીવું કઈ ખરું એક તો ન શું કરે મારી પુવા કરતા શીખવું અરે પણ એટલે મંદિર લગભગ આપડા ત્યાગી ને શીખવું શીખવું એટલે મંદ શીખે એટલે ઓછી વસ્તુ બગડે અને આવડે પછી ઓળવું હોય તો બાળે ખરા એટલે સંસ્થાના પદાર્થ ને નુકશાની કરવી હોય તો વાંધો નહીં પણ શીખવું શીખવું ઓયલો કેમ કરો જેમનો જ હું આવડે આવડે નો વાંક अने जने भक्ति रहे जेमी पायेल दौरो चौमा अकड़ रहे जय उड़ो आए तरह जरूर ढील थी जाए जम अक्त ने सर्वे प्रकार सुख रहे અને સત્સંગમાં પણ સન્માન થતું રહેલા ખાવાનું આ ફલાનું એ મંદિર સગવડ થવા ને ત્યાં તો મજબૂત થઇ જાવ સત્સંગ છોડવો જ નહી કોઈ દેવો પણ જ્ઞાન હરખું ના મળ્યું સુધા અતરા જણાય પણ જયારે સત્સંગમાં અપમાન થાય અને દેહે દેહે કરીને પણ દુખી થાય રૂપ જે ઉનાળો ધર્મ અને ભક્તિ તે મેલ ધોરા પછી તે સત્સંગી કેવા તો હોય સ્વામી જાવ છોડું જીવડા લડી શું કરો તો કડી ગયા તા પાછા એની માથે મગ્યા હેરાન થાય જો આપડે ઇન્દ્રજીભાઈ અમારા અહીંયા હતા યુવાણા હતા જતપુર એને કઈક પગ દુખે ને ગુમડું ને એવું હતું ને લાઈને એની પાસે પોતાની મિલકત સાધુ તમારી સેવા કરશે એમાં એના ગુમડું થયો દુઃખ થતું હશે પછી ઓછા જુના સ્વામી તો વૈયા ગયા પછી પાછલી પ્રજા હોય એના તો કઈ એવો બધો ભગત નો મહિમા હોય ને હું બીજું કરી અરે હું ડાક્ટર લાવું ધોઈ સાફ કરી ના હોય તમારે જમવાનો મજા અરે જમવાનું મજા આવડું મોટું મંદિર એટલા સાધુ મને હું દુખ સકે પ્રવૃતિ માં હતા એટલે જરા ભૂલી ગયા તા એટલે કાલે ખતું નથી મિલકત આપી દીધી સાધુ ભૂલ પણ એનો અવગુણ ન લેતો અમે તો તેનો ત્યાગ કરતા નથી પણ એની મેળે મનમાં હોશિયાળો થઈને સત્સંગ માંથી પાછો હટી જાય છે પછી તે સત્સંગી કેવા હોય तो अंतरे सत्संग संबंधी दौड़ो कर ऋतु रहे उड़ा ने तापे कर दुख आ पड़े तथा गैष्णव भेड़ूज रहू श्री कृष्ण भगवान वैष्णव भेड़ूज रहूम अखो ज શા માટે જે તમે સર્વે અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય એ કહી જોઈએ અને મિત્ર પણ તેને જાણવો જે પોતાના હિતની વાત હોય દુઃખ લગાડીને પણ કહે એમ મિત્ર લક્ષણ છે તે સમજી રાખજો ઇતિવચનામૃતમ એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણ નું એકવીસમું વચનામૃતમ જે તે થયું